પડવ હવે મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય જય સચિદાનંદ મેસાન લો પાછો મુક્યો ચલો कॉपी पाचर जवा देजो जय सच्चिदानंद जय सच्चिदानंद लो दीपा काना मोटी कॉपी चश्मा ओगन જય સચિદાનંદ સચિદાનંદ આખા બ્રહ્માંડના માલિક સદે હખા બ્રહ્માંડના માલિક સદે પરમાશ્ચર્ય પ્રણા પરમાશ્ચર્ય પ્રણા ખા બ્રહ ના મલિક સદે હખા બ્રહ્માંડના મલિક સદે હશ્ચર્ય પ્રણામ પરમાશ્ચર્ય પ્રણામ दादा है मूर्तिमान शर्वात में निर्भेद दादा है मूर्तिमान शर्वात में निर्भेद दादा है मूर्तिमान शर्वात में निर भेद મૂર્તિ મોક્ષ સ્વરૂપીના મોક્ષ સ્વરૂપી ના આખા બ્રહ્માંડ ના માલિક સદે હે આખા બ્રહ્માંડ માલિક સદે પરમાશ્ચર્ય પ્રણામ પરમા પ્રણા મનના વિકાર રાગ દ્વેષ ભરેલા સાબ મન ના રાગ દ્વેષ ભરેલા સાબ મનના વિકારે રાગ દ્વેષ ભરેલા સાબ મન ના રાગ रे ला मुढ़ता स्वीकार भ्रांत कड़े करे लाल लिबास मुड़ता भ्रांत कड़े करे लाल लिबास मुढ़ता स्वीकार भ्रांत કરે લાલિબાસ સ્વીકાર કરે લાલિબાસ નિજ સ્વરૂપ દી મોક્ષવાદ નિજ સ્વરૂપ દી મક્ષ અપવા સપના ડોઢા સપના નિજ સ્વરૂપ દી મોક્ષ અપવાદ નિજ સ્વરૂપ દોક્ષદાન અપવાદ સપના ધ સપના દોઢા આંતરિક સત ુથી દોસ્તી બાંધે વીતરાગ આંતરિક શત્રુ ધી દોસ્તી બાંધે વિતરાગ આંતરિક શત્રુએ દોસ્તી બાધે વીતરાગ આંતરિક શત્રુધી દોસ્તી બાધે વિતરા અભ્યાસ ત્રિદંડ સલામ અભ્યાસ ત્રિડંડ સલા આખા બ્રહ્માંડ ના માલિક સદે હૈ આખા બ્રહ્માંડ મલિક સદે પરમાશ્ચર્ય પ્રણામ પરમાર પ્રણામ ભૂલા પડેલા બાળ અણસમજ ને મૂંજવણ ભૂલા પડેલા બાળ સમજ ને મૂંજવણ પડેલા બાળ સમજ ને મૂંજવું સત કામી દૂધ છાટ મોક્ષ જ્ઞાન મેળવ સત કામી દૂધ મોક્ષ જ્ઞાન મેરા दू दे छाट मोक्ष ज्ञान में रवि दूध छाट मोक्ष ज्ञान में सहजे जमावे सह जात में प्रज्ञा दही सहजे जमावे સહજાત મેજ્ઞા દહી પરિણામ મે ધર્મ મોક્ષ દાન પરિણામ મે ધર્મ મોક્ષ દા સહેજે જમાવેે સહજાત મે પ્રજ્ઞા દહી સહેજે जा प्रग परिणाम मोक्ष धर्म मोक्षा जोया जाया ने सुनिया मथि ते जोया जाया ने નથી તે જોયા જાણ્યા ને સુણિયા માં નથી તે જોયા જાણ્યા ને સુણિયા માં તે સિદ્ધાર્થ પરગટ નિષ્કા સિદ્ધાર્થ પરગટ નિષ્કા આખા બ્રહ્માંડ માલિક સદે આખા બ્રહ્માંડ માલિક સદે હૈ પરમાર્ય પ્રણામ પરમા પ્રણામ આત્માની અનુભૂતિ શબ્દ વર્ણવાય નહીં આત્માની અનુભૂતિ વર્ણવાય નહી આત્માની અનુભૂતિ શબ્દ વર્ણવાય નહીં આત્માની અનુભૂતિ શબ્દ વર્ણવાય નહીં દાદાજી ના સંજી જીવની પદ્મર જાય નહી સંજીવની પદ્મર જાય નહી દી ના સંજીવની પદ્મર ઝાય નહી દી સંજીવની પદ્મર જાય નહીં કાયમી ઉકેલ વાળા જ્ઞાન ના અમર પટેલ ઓકે દવાડા જ્ઞાન ના અમર પટેલ નિશંક સાધના સ્વ ગાન સાધના સ્વ કાયમી ઉકેલ વાડા ના અમર પટેલ કાયમી ઉકેલ વાડા ના અમર પટેલ નિશંક શ્રાધના સ્વગાન ni sankasada nasvaga da દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર હો જય સચ્ચિદાનંદ આજે પેલી એપ્રિલ નથી હોતનાર જયારે તાલી વગાડવાનું કે ત્યારે તાલી વગાડવાની વગાડવાની વગાડવાની હા સમજણ પડી એટલી સમજણ પડી બઉ થઈ ગયું ભાઈ ચિંતન આ અવાજ વધારે જરા છે કાયમી ઉકેલ વાળા જ્ઞાની ના અમર પટેલ કાયમી ઉકેલ વાળા અમર પટેલ નિશંક સાધના સ્વગા નિશંક સાધના સ્વગા દૈવ ગણ કૃપા વર્ષે સત સતસંગ અસંગે દેવગણ કૃપાવર્ષે સતસંગ અસંગે દેવગણ કૃપાવર્ષે સતસંગ અસંગે દેવગણ કૃપાવર્ષે સતસંગ સંગે નિર્મણ જગનાથ કલ્યાણ નિર્માણ જગના કલ્યાણ આખા બ્રહ્માડ ના માલિક સદે હૈ આખા બ્રહ્માંડ માલિક સદે પરમાશર્ય પ્રણામર્ય પ્રણામ ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગ કામનું ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગ કામનું ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગ કામનું દાદા કૃપાર્થ ફરજો કવિત મૂડ ધામનું દાદા કૃપાર્થ ફરજો કવિત ધામનું સુણે बोले ईजान जो लखनार सुने बोले ईजान लखनार आमूल दादा भगवान आमूल दादा भगवान सुने बोले ईज जानता जो लक ભોલે જો લખના અમૂલ દાદા ભગવામૂલ દાદા ભગવા નવનીત્ય મંદિર સ્વપ્નિલ સાક્ષાત્કાર નવનીત્ય મંદિર સ્વપ્નિલ સાક્ષાત્કાર નવ િત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર નવનિત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજે તે પત્યક્ષ આજે પખા બ્રહ્માંડ નામ માલિક સદે હખા બ્રહ્મડ malik sadē paramāstarya pranam paramāstarya pranam शर्वा में निर्वे दादा मूर्तिमान शर्वात में नीरवेद दादा है मुक्तिमान मोक्ष स्वरूप नोक्ष स्वरूप न सु बोले ईजान जो लक ખના ભોલે બીજ જાડતા જલખના અમૂલ દાદા ભગવા દા ભગવા પરમાશ્ચર્ય પ્રણામ પરમા પ્રણામ જય સચિદાન ભાઈ રવા દો પછી કોઈ ઉભું કરવું લાગે એ રાખી જ મૂકી છે नीज स्वरूप नीज स्वभाव से सदगुरु नीज स्वभाव से सद गुरु अ गुरु लघु सर्वग्न है સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતા પર કુર સત્ય નિશયવન ત્રિષોટી દૈવગણ ત્રિષકો વિસ્વિતા સ્વાગત જગકલ્યાક મે મંગલમય દો આશીસમ સ્વરૂપી મૂર્તમો સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માફી દો ગલતી ભૂલકો સદબુધિ હોદુધિ નિશ્ચય મેચય મેશ્ચય મે abivruddhi dyo nishayam e abivruddhi dyo jayasachidananda jay દનંદ ने शांति हो जो रे घा हो जो मन थी पीवनु बुरु मन थी पी जीवन ના હો જોે વિચારે ના હો સામાન ઉપકારક બુધિ ઉપકારક અહિસક ચિંતવન હો જોરે અહિંસક ચિંતવન હો જોરે આ દુનિયા સર્વે જીવને આ દુનિયા સર્વે જીવન सुख ने शांति हो जो रे सुख ने शांति हो जो रे वाणी थी सीतण माधूरी वाणी थी सीतण माधूरी भेला મોટો તે મોટો રે લો કોને સુખ આપે તેવા લોકોને સુખ આપે દેવા કાર્યાંતે સુખ જો શો રે યા દે સુખ આ દુનિયા મા સર્વે જીવને આ દુનિયા મા સર્વે જીવન ને સુખ ને શાંતિ હો જોરે લી ગમે તે દા માયા સતસન માગે ભૂક જન માગે ખર ધન ને ધો રે ખર ધન ને ધો રે આ દુનિયામાં સર જીવ ને आ दुनिया जीव रे सुख ने शांति हो जोरे, रे सुख ने शांति हो जो रे हो जाते वि ज्ञान स्वरूप छो जा વિજ્ઞાન સારું પ્રયોગ ચોખો હો જો અતે વિ જ્ઞાન સ્વરૂપ છું હોતે જ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખો હો જો પ્રયોગ ચોખો યા સિદ્ધ મંદિર છે માવ કાયા સિદ્ધ મંદિર છે મહાત્માંદર નો ખો આત્મા નો ખોરે મા નવકાયા સિદ્ધ મંદિર છે માનવકાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નો ખો રે ન દુનિયા માં સર્વી આ બા જીવન સુખ ને શાંતિ હો જો સુખ ને શાંતિ હો જો સુખ ને શાંતિ હો જો સુખ ને શાંતિ ho jore જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ હલો જય સચિદાનંદ આપણે જ્યારથી સત્સંગમાં અને સત્સંગ માટે ભેગા થઈએ ત્યારથી આપણો સત્સંગ ચાલુ જ થઈ જાય છે અને આપણને બધાને અનુભવ છે કે આપણે જેવા સત્સંગ માટે નીકળીએ છીએ આપણી પ્રાર્થના આપણી ગોઠવણી ચાલુ જ થઈ જાય છે એટલે હલો આપણે બધા ભેગા થયા ને એ જ મોટો સત્સંગ છે અને કાઢી નાખો નહીં કોણ ચાલો સોરી કાઢી નાખો એક આ ફોનનો આપણે કહીએ ખાલી એક એને માઇક્રોવેવ સિગ્નલથી આટલી બધી અસર થાય તો આપણે સમજી સકીએ છીએ કે આપણા એક સ્પંદન કેટલી મોટી અસર કરી શકે છે અને એ તો આપણને અનુભવ છે તેથી તો આપણને નવ કલમમાં છેલ્લા નવમી કલમ આપતા આપણને દાદાએ કીધું જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની મને શક્તિ આપો એ ભાવનામાં આપણું પહેલું કલ્યાણ આવી ગયું છે અને આપણું કલ્યાણ એટલે શું કે જે આપણે સામાન્ય રીતે બહાર જોતા હોઈએ છે કે અંદર જોતા હોઈએ છીએ બહાર બીજા શું કરે છે બીજા મારા માટે શું વિચારે છે કે શું બોલે છે એવું થોડું ઘણું તો રહેતું હોય છે ને દાદાએ ત્યાં પહેલી ચોકડી મૂકી દીધી કે એ ડાયરી બાજુ પર મૂકી દો હવે કારણ કે હું મારા માટે જ જવાબદાર છું આપણે કહીએ ખરેખર આજે સવારે વિધિ કરતી વખતે એક છે એક વિચાર આવ્યો કે વિધિના પ્રત્યેક વાક્યમાં મારું સંપૂર્ણપણું છે વિધિના પ્રત્યેક વાક્યમાં મારું એટલે હું શુદ્ધાર્થમાં છું એનું સંપૂર્ણપણું આપણને આપેલું છે પણ એ સંપૂર્ણપણું સંપૂર્ણપણાનો વિસ્તાર આપણાથી આપણા જીવન વ્યવહારમાં થતો નથી એટલે એ વિધિ આટલી વિસ્તારપૂર્વક અપાય અને આપણું પહેલું જ જે આપતસૂત્ર છે દાદા ભગવાનનું હું શુદ્ધાત્મા છું એ સકલ સૂત્રની ચાવી છે એટલે હવે સકલ સૂત્રની ચાવી છે જેમ આપણે કહીએ કે હું દીપક આનંદ છું એમાં શું શું આવી જાય છે મારો આખો વ્યવહાર મારું આખું અજ્ઞાન આવી જાય છે એનો વિસ્તાર આપણે સારી રીતે કરેલો છે અને નામ અને નામની જોડેની માયા આપણી એવી એવી વડગેલી છે પોતાનું ગમે તેવું નામ હોય હા દાદાજી મારું ગમે તેવું નામ હોય પણ એક આશ્ચર્યની વાત એવી છે કે બધાને પોતાનું નામ ગમે છે એ પોતાના નામ માટે ક્યારેય કમ્પ્લેન કરતા નથી કે આ મારું શું નામ પાડ્યું એવું થાય છે વિચારો કોઈને પોતાના નામ માટે ક્યારેય થતું નથી પણ નામ આપતી વખતે આપણે એટલું બધું માથાકૂટ કરીએ છીએ એટલે આપણે એટલે જે નામ આપતા હોય છે ને ડેડી મમ્મી કે જે બધા એટલી બધી માથાકૂટ થાય છે આ તો બે કેસ આવ્યા ને એટલે એના પછી આપણને ખબર પડે છતાં જે વ્યક્તિને નામ મળ્યું છે ને એ નામ માટે તો એમને એવું આપણું કે ને નામની માયા આપણને એવી જ જોડાઈ ગઈ જાય અને જોડાઈ ગયેલી છે કે આજે આપણને એ પદ પ્રાપ્ત થયા પછી પણ એ નામની માયા અસર કરે છે ને કોઈ ખાલી નામ દેવું જોઈએ દીપક આનંદ એટલે આંખ ચાર થઈ જાય કોક મને બોલાવે છે એવું થાય છે ને એટલે એ જે વિસ્તાર આપણને દાદાએ કરી આપ્યો છે વિધિમાં પ્રાર્થનામાં નવકલમમાં બધામાં એ બધો વિસ્તાર આખરે હું શુદ્ધાત્મા છું અનુભવમાં એ ખુલ્લો થશે અને જેવો વિસ્તાર આપણે હું દીપક આનંદ છું એવો થઈ ગયેલો છે કુદરતી રીતે તેવો જ વિસ્તાર હું શુદ્ધાત્મા છું એ બધા વ્યવહારમાં આપણો થઈ ગયો એ સ્વાધ્યાય આપણે કરવાનો છે જે સ્વાધ્યાય દાદાજીએ સંપૂર્ણપણે ચરિતાર્થ કરેલો છે એટલે આપણને સત્સંગ સ્વરૂપે કામમાં લાગે છે અને કેવા કામમાં લાગે છે યાદ કરો અને આખું વિજ્ઞાન હાજર થઈ જાય અને એ આપણને બધાને સ્પષ્ટપણે અનુભવ છે જેમાં કોઈને કોઈ શંકા બી નથી એટલે આપણે એમને આવકારીએ ખૂબ પ્રેમથી દાદા ભગવાનના અસીમ જય જય કારો દાદા ભગવાનના અસીમ જય જય કારો દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાનનાસીમ જય જયકારો દાદા ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકાર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 જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકાર ભગવાન બઉ સારું છે એમ કે બાની સેવા કરજે હા કે એના બા નવ્વાણું વરસ છે એટલી જાગૃતિ છે કે કશુદ્ધાત્મા દાદા એના છે કંઈ જ નથી એને કશું થતું નથી એમનાથી પણ બહુ આશીર્વાદ ગજબના છે ગજબના સારા માટે લાયા ચાલો જય સચ્ચિદાનું ડૉક્ટર સાહેબ નથી આજે બીજી હશે જવા તો સારું અચ્છા આ લેવાનું કહેશો નહીં આપણા આપતા પુત્ર દીપકાનંદ સ્વામીજીની રેકોર્ડ પૂરી થઈ ગઈ બધાને લાગે છે એવું કમ્પ્લીટ થઈ જવું જોઈએ ચાલું કર્યું એટલે આખું કમ્પ્લીટ સર્કલ થઈ જવું જોઈએ કોઈ પણ વાત કાઢો શું કહો છો સાહેબ ગમે તેવી વાત નીકળે એનું સર્કલ કમ્પ્લીટ થવું જોઈએ દ્રષ્ટિ છે આપણી પાસે કમ્પ્લીટ સર્કલની દ્રષ્ટિ છે અને સેન્ટર પાછી પરંતુ સર્કલ પૂરું થવા માટે આપણે આ સેન્ટરમાં રહીએ છીએ શું કહ્યું સર્કલ વ્યવહારને કહેવાય છે અને એટલા માટે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મુકવી પડી છે આ કારને અનુરૂપ આ કારને અનુરૂપ કારણ કે આવો વખત જ નથી આવ્યો કે બધા ઘરવાળા હોય વ્યવહારવાળા હોય બધા હિસાબો હોય શું એમને આ આ મળે અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને પોતાનું બધું બાકી રહ્યું પેલી મળી ગઈ કેમ એટલે પેલો એક મોટે ભાગે જાય છે મંદિરમાં મોટે ભાગે સારું છે અરે મેં જોયા ને પેહલા પેલા દર્શન અરે શું વાત કરો છો તમને આજે પેલા દર્શન થયા તમારા અને આરાધના બેન પાછા ક્યાં અમદાવાદ છે ને તો કામરેજ છે ને આવ કામરેજ જવાનું વધારે રાખજો ભલે અમદાવાદનું ઘર રહ્યું આપણું વાંધો નથી હા અને વસંતભાઈ સાહેબ રિસર્ચ સેન્ટરનું કામ એકેડેમિકલી આગળ વધે આપણું કે જે સારા ભારતને ખૂણે ખૂણે પહોંચે શું કહ્યું અને પહોંચવા માટે બધી ભાષાઓમાં કરવું પડશે એ તો એમનું કામ છે એ બધું કરશે એટલે એટલે આપણે આ બે પડોશ છે ગુજરાતને મહારાષ્ટ્ર એને તો દોસ્તી બનતા જઈએ સરખી એવી પાક્કી દોસ્તી કરાવી દો હં સરસ પણ બીજા બધા છે આપણી બીજો એટલે એકેડેમિક એડમિનિસ્ટ્રેશન એમનું જુદું હોવું જોઈશે આ તમે મારી ખ્યાલ ધ્યાન રાખજો સુરેશભાઈ આટલું કરજો તમે મારી વાત સમજ અને પરીક્ષ સાહેબ જે અમદાવાદ ગયા છે પેલી એમની રૂમ મૂકીને અમને બીજા નથી ફાવતું જેટલું મંદિરમાં નજીક સારું પડે છે એટલે ખૂણો છે ને તમારું કરવાનું રાખજો ત્યાં અહીં રહેતા હતા ને બાલાજી ત્યાં છે ને તો તમે વાપરો છો વાપરતા હોય તમને આપજો છે ને તમે પાસે છે ને આપે પેલું બે તમને પેલી બે છે તેને છે ને બાલાજી બરોબર છે પછી થાય છે જો આ કળિયુગમાં માણસે હરખી રીતે જીવવું હોય પોતાની રીતે દરેકે સુખી થવા માટે બને કર્મના સુખ હોય પણ કહેવાય આ બે ગુણ ખાસ આ જરૂર છે આ કરુગમાં બધું ડગમગતું હોય શ્રદ્ધા દરેકની ડગમગતી હોય પોતે પોતાના માટે વિશ્વાસ ના ગુમાવી દીધો હોય ખરો આત્મવિશ્વાસ કોને કહેવાય જ્ઞાન બેન ના હોય એને જરૂર નથી જ્ઞાનની પણ પોતે પોતાનો તો આત્મવિશ્વાસ હોવો જ ઘટે આજે તમે જોજો જ્ઞાન મળ્યા પછી પણ આપણી પ્રકૃતિઓનું તમે અંદરથી નિરીક્ષણ કરશો પોતે દરેક જણ અને મહાત્મામાં એકબીજાનું પણ એમાં દોષ નથી જોવાતો પણ નિરીક્ષણ કરશો તમને સમજાશે આ કાળનો પ્રભાવ સારી સમજાશે વ્યવહારમાં ડગુમગુ ડગુમગું સ્થિરતા હોવી જોઈએ આત્મવિશ્વાસ સમજો પ્રકૃતિઓ જુદી હોય તો આપણે ડગી જઈએ માટે ખરું કે નહીં ડગ ના થાય એટલે આ સિદ્ધિ સાહેબ બા આજે એમએ આવું કાઢ્યું બઉ ખોટું કહેવાય ખોટું કહેવાય એની કહેવાની રીત હોય છે અમુક અંશે સાચા હશે એમની રીતે કારણ કે શિવજીના ભક્ત અને આપડા શું કે છે ચાર ધામ કયા આ ચાર એમના શક્તિપીઠ છે ને એ કારણે પરંતુ એ બધું પછી આગ્રહી બહુ થઈ જાય કે મોટા મોટા મૂક્યા છે ચાર બાજુ ચાર આગ્રહી થઈ જાય સમજાયું એટલે ચાલે ચાલો તો તમારું બરાબર કમ્પ્લીટ થયું હમ કોઈ પણ આપતા પુત્ર આપણે વાત નીકળ્યા પૂરી કરી દેવી કમ્પ્લીટ જ્યાં નીકળી હોય ત્યાંથી હમ એટલે તમને ખ્યાલ આવે ને તમને વિકાસ થશે બધું થશે નહીં તો જ્ઞાનનો તો કેટલું બધું એનો તો વિસ્તાર ને કંઈ જ્ઞાનનો વિસ્તાર એટલે તો હો પહોંચી શકે તીર્થંકર ભગવંત પણ અનંત જ્ઞાનનો એક નાનો ભાગ જ એમના દ્વારા વાણી દ્વારા આવે છે બહુ જ નાનો કારણ કે વક્તવ્ય છે જ નહીં અને કોઈ પણ રીતે શરીર સાથે રહીને શરીરના માધ્યમથી એવું બહાર નીકળી શકે છે જ નહીં એ તો અંદર જ રહ્યા કરે એને જ કેવું જ્ઞાન કહ્યું એને કેવું જ્ઞાન કહ્યું સમજાવ એટલે એમનામાં હોય પણ એમનો હિસાબ છે હિસાબથી આ બીજા બધાને એમના ચક્રમાં કંઈ ફાયદો થાય કંઈ એમનો ચકરાઓ સરખો થતો જાય ભટકવાનો બાલજી સાહેબ સમજ્યું ને એને દિશા મળે દિશા મળે બધા એને જેવો છે એનો ભાવ હમ ચાલો બાકી રહ્યું છે આટલું જ અ જય સચિદાનંદ જય સચિદાન નમો વિતરા દાદા ભગવાન ના સીમ જય જયકારો જય સચિદાનંદ એમને વિતરાગ પરમાત્માને નમૂનો કહીને એમને અનુભવ જ્ઞાનસૂત્રો સમજવા માટે સમજાઈ શકાય હે નીચે બેસાશે ને એનાથી છો વાંધો નહીં એમાં આ બરાબર છે મને વાંધો નથી એવો એટલે બેસાશે પણ તમને થોડુંક આમ બસ બસ બહુ થઈ ગયું બસ પતી ગયું હા બારમા બારમી શ્રેણીમાંથી એમને ચાર સૂત્રો પૂછ્યા છે અનુભવ સૂત્રો जवे दृष्टि केन्द्रीय रियल दृष्टि में आखो रिलेटिव व्यवहार साम जाए छे। એ દ્રષ્ટિ કોઈ વ્યવહાર ને નકારે નહી શું સમજવું છે અવિનાશી નિશ્ચય જેમાં નિશ્ચય કરવો ના પડે પણ વ્યવહારમાં નિશ્ચય કરવો પડે એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કર્મણ્ય એવા અધિકાર હશે તારો અધિકાર એ જ છે નક્કી ડિસિઝન લેવાનો અધિકાર ખરો તારો પણ ડિસાઇડેડમાં દખલ કરવાનો તારો અધિકાર નથી કે છે માફલે શું કદાચ હ પછી બુદ્ધિથી ઘણા અર્થો નીકળી શકે છે એમાં પણ હકીકત આ છે જે કૃષ્ણ ભગવાનના દિલમાં હતું એમના હૃદયમાં હતું એ વાત આ છે એ દાદા ભગવાન આ પ્રગટ થયા અને એમનાથી પ્રકાશ પડ્યો ત્યારે આ ખુલ્લી થઈ અને અમે આખા અનુભવમાં સારી રીતે સમજી લીધી ત્યારે આ વસ્તુ બની ખ્યાલ આવે સાહેબ આ સાહેબને બહુ ઈચ્છા થાય છે આપણે અક્રમ ગીતાનો કાઢો તો બાકી થાય મેં કહું હવે પછી કોને પડી બધા સુગમાં પડેલા કોને એવું પડે બાલાજી સાહેબ સમજાયું એટલે વ્યવહાર અને નિશ્ચય નિશ્ચયની હાજરી છે તો એના છાયા રૂપે વ્યવહાર હોય જેવી રીતે આપણે દિવસના હઈએ અને સૂર્યનારાયણ ઉગ્યા હોય ત્યારે છાયો એમની બાજુ પડે પશ્ચિમની બાજુ સૂર્ય બાજુ ઊંધી બાજુ પડે હા એને છાયા કહેવાય અને પછી સૂર્યનારાયણ આમ જાય ત્યારે છાયાને ખસવું પડે તો છાયાનો સ્વભાવ નથી ખસવાનો પણ શરીરનો જરૂર છે પૃદગલનો એટલે છાયો આમ જાય એટલે ઓછો થતો જાય અને જ્યારે બરોબર બહાર આવે ને ત્યારે માથા પર આવે એટલે સમયો કહેવાય એને ખ્યાલ આવ્યો અને આમ જાય પાછો લંબાય એવું અને હકીકતમાં અધ્યાત્મમાં अने मुक्ति मार्ग में मा आ व्यवहार आखो निश्चिम समय जाए व्यवहार में आखू वर्तूल त्रो साइठ डिग्रीन ए प्रकाश कर बरियाज करे एक डिग्री पर केव आनंद बहु काढ़ी नाखे का हमें एम बहु नहीं पड़िए नहीं तो पी आप स्थिर थे हली नहीं जानू आ तो ब तो समझ इ એ કર સર્કલ આખું વ્યવહારનું શુદ્ધિનું પૂરું થાય સાનું શુદ્ધિ એટલે કે આપણી પોતાની પૌદગલિક સૃષ્ટિ છે એ એટલી વિશુદ્ધ થઈ જાય એટલે આપણે વિશુદ્ધ શુદ્ધાત્મા છીએ એ શુદ્ધાત્મા પદ અને આ વ્યવહારનું વિશુદ્ધિ સાથેનો વ્યવહાર એ આખો ત્યાં બે કાંટા બાર વાગ્યા ને એક થઈ જાય સમજાયું હમ ખ્યાલ એટલે સંધ્યાકાર કહે છે આપણામાં શું કહે છે એ બહુ અગત્યના છે બધા તે વખતે પૂદગલ બધા વ્યવહારમાં બધા વિશ્વમાં એની સંક્રમણતા થયા કરે સંક્રમણતા સમજે એટલે તે વખતે પણ જે અધ્યાત્મ દ્રષ્ટિ પામેલા છે એમના માટે તો બહુ સરસ બધી રીતે સારું છે પણ તે વખતે જરા વ્યવહારને જરાક એમાં રહીને જરાક આપણી આરાધનાઓ કરીએ તો સારું પડે એક બે પાંચ મિનિટ આજુબાજુના બે પાંચ પાંચ મિનિટ એટલે નિશ્ચય ને વ્યવહારની વાત છે એટલે કે કેન્દ્રની નિશ્ચય રિયલ દ્રષ્ટિમાં પણ એ દ્રષ્ટિ હાજર હોય તો ના હોય શું કરે ના હોય તો હેતુપૂર્વક શું કહ્યું હેતુપૂર્વક કયો હેતુ રિયલ નિશ્ચયની દ્રષ્ટિ એટલે રિયલ વ્યૂ પોઈન્ટ એ હેતુ હોવો જોઈએ પણ એવું જાણે તો હા રિયલ હેતુ એટલે આપણું આ વિજ્ઞાન આપી શકે છે માનવ શરીર માનવ દેહ પ્રાપ્ત માનવ જીવન પ્રાપ્ત થયું એમાં કોઈ પણ નામ જાત કોઈ ભેદ વગર બધી જ રીતે અંદરખાને જાણતા નથી છતાં પણ ભારતમાં જન્મેલો છે માટે એ નિશ્ચયને જ ખોરી રહ્યો છે નિશ્ચય એટલે आ अलग डोलकू जीवन नहीं पसंद अपन ने समझ आ अस्थायी शरीर व्यवहार बढ़ो नहीं पसंद स्थायी सुख खोरीये खरा पर मत नहीं ओरिजिनल असल अविनाशी निश्चय मे नहीं स्थायी सुखन स्वाद आए नहीं हेतु जो राखे हेतु केव होव जीए के अखंड हेतु तो हो नहीं કોઈક વિરલો પુરુષ હોય તારે હોય પણ છતાં ત્રુટક ત્રુટક હોય તો પણ એમાં પણ ત્રુટકતા એટલી બધી ના હોય સમજાવ્યું ને કે પછી ભટક્યા જ કરે ગળીકમાં પુણ્યમાં શું થઈ ગયો હોય રાજા હમ અને કાજી થવું પડે એમ બધું જાત જાતનું થવું પડે ચક્રમાં એટલે કર્મની ગતિ અકળ છે મનુષ્ય દેહથી જે કંઈ ક્રિયાઓ થાય છે એમાં આ ચાલુ ભાવમાં દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી પણ આપણે જાગૃતિ એવી બહુ એ દાદા કહે છે એ બહુ જરૂર છે બહુ જ જરૂર જાગૃતિ જાગૃતિ એ ક્રિયાથી નથી હોતી ક્રિયાથી નથી હોતી એ તત્વ દ્રષ્ટિથી જ હોય શું કહ્યું તત્વદૃષ્ટિથી જ જાગૃતિ બીજો રસ્તો નથી તત્વ એવું નથી કે એકાંતિક છે કે હું શુદ્ધાત્મા છું ના વ્યવહાર હોય નહીં અને શુદ્ધાત્માની તત્વ દ્રષ્ટિ એ સ્થિરતાને પામે નહીં વ્યવહાર તે વ્યવહારને બોલાવવામાં એને બોલાવો નથી પડતો આપણે છે જ આપણે બધાની જોડે હોય જ વ્યવહાર તો એટલે કહ્યું આવી પડેલું તપ એટલે ધર્મ તો ખરો જ તમારો જીવનધર્મ શું કે આજ્ઞા જીવનધર્મ શું કે આજ્ઞા આજ્ઞા એટલે શું કે આજ્ઞા એ મારો ધર્મ શું આજ્ઞા તો કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું તે હું શુદ્ધાત્મા છું એ છું થયો એટલા માટે વ્યવહાર દ્રષ્ટિથી છું મોટેથી બોલ્યા કરે વ્યવહાર દ્રષ્ટિથી છું કશું વળે નહીં કશું જ વળે નહીં હું તો અહંકાર વધે સ્વચ્છંદ વધે ઘણું બધું વધી જાય છતાં દાદાએ કહ્યું કે મારી પાંચ આજ્ઞામાંથી એક આજ્ઞા પારશે પણ કોના માટે જેમને આજ્ઞા પ્રાપ્ત છે એમના માટેની વાત છે અને આ જો વાતને પછી પોતાની ભાષામાં લેવા જાય તો શું શું થઈ જાય બહુ તકલીફ છે એમાં ખ્યાલ એટલે વ્યવહાર દ્રષ્ટિને કરી શકે પણ કેવી રીતે કરી શકે એવા જીવો વિકાસ પામેલા હોય અને બધી રીતે શરીર કરી બધું બધી એકતા અને બધું સુંદર હોય તારે થઈ શકે છે એ છેલ્લે આવે અને આપણા મહાત્માઓને બધાને એક બે ત્રણ અવતારો આવવાનું છે તો તે વખતે એ ખરું બસ એવો નિશ્ચિત બરાબર મજબૂત થઈ ગયો છે ખ્યાલ આવ્યો એટલે વ્યવહાર જ મુખ્ય છે મોક્ષ માર્ગમાં મુક્તિ થાય છે ते दादा भगवने समझा परिपूर्ण अहंकार न अहंकार आम, आम तो सामान पड़े व्यवहार में सामाज हो स स्वीकार्य होते क्य अहंकार सात्विक अहंकार हो तो कारण अहंकार छे। सात्विक छे, पर सात्विक छे। सात्विक के अहंकारता पकड़ बहुत मजबूत सात्विकता कहीं लाई अपने बहुत मुश्किल है बड़ी मुश्किल है ख्याल हो सत पुरुषो बहुत अमुक सारा समझ અહંકારનો મુક્તિ મુક્તિ અહંકાર મુક્તિ પામે છે મોક્ષ અહંકારનો થાય છે આત્માનો નથી થતો આત્મા તો એના સ્વભાવથી જ મોક્ષ સ્વરૂપ છે શું પણ એ પ્રાપ્તિ થાય પછી પ્રાપ્તિ થઈ પોતાનો મોક્ષ સ્વરૂપ સ્વભાવ શું તે નિશ્ચય આપણો રિયલ નિશ્ચય કે જે નિશ્ચયવાળા હું ભટક્યા કરતો હતો ગમ્યા કરતો હતો અહીંયા તો અહીંયા અહીંયા શું એ નિશ્ચય પ્રાપ્ત થયો તે પ્રાપ્તિ કેવી રીતે થાય કે પોતે પોતાથી થાય એવી નથી પ્રાપ્તિ કોઈ કાળમાં કોઈ કાળમાં હા મન એકતાવાળા કાળો હોય એમાં હોય ખરું પરંતુ એ તો અહીંયાથી હોય તો જ નીકળે કૃપા પ્રાપ્ત થઈ તો જ થાય ને તો નહીં તો થતા પછી પ્રગતિ થાય ને તો નથી થતી કૃપા પ્રાપ્ત થયા પછી જ પ્રગતિ થાય સમજે આ રીતે અને એમાં આ વ્યવહાર પણ એની ઉર્ધ્વતાને પામતો જતો જાય પણ એ ઉર્ધ્વતા સીધે સીધી નથી બહુ વાંકી ચૂકી છે બધી ઘણી બધી એટલે નિશ્ચયને વ્યવહાર બે મુખ્ય છે હકીકતમાં વ્યવહારમાં પણ તેમ છે પણ વ્યવહાર સમજ્યો નથી એટલે વ્યવહારમાં એનું માર્ગદર્શન મળી શકે બધા માર્ગદર્શન મળી શકે એ તો બચ્ચાઓને નાનું છોડવું હોય ત્યાંથી એને બરાબર એનું નર્સિંગ કર્યું હોય સારી રીતે હમ અને ગ્રુમિંગ એ કરવું કરવું પડે એને ટ્રીમિંગ એ કરવું પડે બધું જ કરવું પડે પરંતુ એને ટ્રીમિંગ એવું ના કરાય મૂળિયાને ટ્રીમ ના કરાય ને તો બોનસાય થઈ જાય પાછો મૂળિયું ટ્રીમ કરે તો થઈ જાય ખ્યાલ આવે ને હે તો બધું આજુબાજુનું ટ્રીમિંગ થાય ઝાડને ઉપર લઈ જવા માટે બધા નીચે કેવા કરે છે ઉપરને ઉપર જાય છે એને જેવું છે બરાબર સાહેબ આગળ જવું હા જરૂર સાહેબ પછી સૂત્ર નંબર અઠ્ઠાણું આ પહેલું સૂત્ર બધાએ ખ્યાલ આવી ગયો ને એક વાત વાંચી જાઉં છું કેન્દ્રની નિશ્ચય દ્રષ્ટિમાં કેન્દ્રની એટલે સેન્ટર આખો રિલેટિવ વ્યવહાર સમાઈ જાય એટલે કે સર્કલનો આખો રિલેટિવ વ્યવહાર સમાઈ જાય એ દ્રષ્ટિ કોઈને વ્યવહાર કોઈ વ્યવહારને નકારે નહીં ये दृष्टि कोई व्यवहार ने नकारे नहीं बात शू थी कि जैसे निश्चय प्राप्त है एना कोई विचारक जीवो हो विचार जरूर करे पी ए प्रश्नों करे बे बढ़ आदान प्रदान थायपो थ करें अंदर थी वो आ बार समझा जो तार एने थे विचारको होल आटे प्राप्त निश्चय मैं आने विचारको बदले અમુક ઘણા લોકોને જીવોને વિચારકોને સ્કોલરોને સાક્ષરો બધા હોય છે કવિઓને બધા એ પણ એ જ રીતના હોય છે કુદરતી એમને બક્ષીસ હોય છે પ્રમાણે લેખકો પ્લે બધા જ હોય બહુ ઘણા બધા આ બધામાં અધ્યાત્મ બધાને બહુ પ્રિય હોય છે પણ એ અધ્યાત્મ કેવી રીતે કરવા જાય છે कि नहीं बौद्ध बौद्धिक प्रतिभा बौद्धिक प्रतिभा मन जटल खीलेलूँ हो शक्ति वालू हो प्रमाण हो विचार शक्ति कर विचार समझा जाए बुद्धि ऊाउ आमतेम कर स्टेबल थवा जाए अध्यात्म ना ये दृष्टि वकर ए प्राप्त थतू अध अध्यात्मे प्राप्त करने चीज है पर करने थी, थी शक्ति नहीं कृपा थी थे साध्य साध्य साधन यू रहुन थी आ के साधन थी थाई शके। पुन्या नू, पुन्या नू आ के मार्ग छे व्यवहार निश्चय बहुत व्यवहार ने नकार सुंदर क्यों दृष्टि प्राप्त वाला मुको ए व्यवहार दृष्टि નહીં તો હું જૈન ધીરુ છું ધીરુ જૈન છું અને અહીંયા છું ચંદન બાળામાં રહેતો હતો દેરાસરમાં જતો હતો મહારાજ સાહેબને આમ કરે એ જૈન ધીરુ જૈન ધીરુ પણ દાદા ધીરુ જુદો એ આજ્ઞામાં આવી ગયેલો એ ધીરુભાઈ એવા સાહેબ હતા પેડા રોડ ઉપર ચિમનભાઈ સાહેબના સત્સંગમાં આવેલા શરૂ સરમાં અને ત્યાં ચંદનબારા મરે ત્યાં આગળ કયો એરિયા તો મરબા રહી કે મલબાર નો એરિયા તીન બતી આગર કંઈક હવે અરે અરે બહુ ગમી ગયેલું હતું પાછું તે એમાં ત્યાં આયા હતા તે સ્કૂટર રાખતા હતા આજના જે સસ્તું નહોતું થઈ ગયું હવે બધા કાર બહુ સહેલી થઈ ગઈ છે તો નહીં જલ્દી મળે પછી હપ્તા પાસે જોઈ લઈ કે છે તે સ્કૂટર તે આપણા બેન શું નામ વા એમના એ બે જણા આવે ઇન્દુ બેન બધી બેનો બહુ મજાની છે બધી બહુ મજાની છે તો આવે તો બેસાડીને લઈ આવે પછી નીકળતી વખતે જતા હતા જાય ને જઈને ધીરું એટલે ગમ્યું બહુ દાદાનું કેવજાની ભાષા છે એ તો કેવજ્ઞાને સ્પર્શ કરેલી એમ કેવાનું કેવજ્ઞાની ભાષા કહે કોઈ બીજું હોય તો સાંભળે તો આશ્ચર્યપે મા શું વાત કરે છે આ તો મિથ્યા તો લાગે છે એવું બોલી નાખે કોઈ પણ કેવળ જ્ઞાન સ્પર્શ બોલવાનું શું કેવળ સ્પર્શ કેવળ દર્શનીય ભાષાનો વ્યવહાર છે જે આખું કેવળ જ્ઞાનની સમજ આપે છે પણ કોઈને ટકે નહીં પણ કેવર દર્શન એટલે દ્રષ્ટિમાં એને બધો સુધાર ને બદલાવ આયા કરાય શું કહ્યું દ્રષ્ટિમાં પણ કેવળ એટલે કઈ સામાન્ય ભાવની એટલે વ્યવહાર એનો કેવો થાય સામાન્ય ભાવે જતો જાય કોઈ જગ્યાએ ટકે ચીટકી ના પડે અટકે પણ નહીં એ બધું વ્યવહાર બધા વ્યવહાર વ્યવહાર જોયા કરે તે આપણામાં ગઈડિયા ગાળાવાળા એવું કંઈ કહેવાતું હતું કે ચરોતરંબ કહેવાતું હતું એ શું જ બધા એ સામાન્ય વ્યવહારવાળા પણ હજુ આપણામાં સામાન્ય સામાન્યતા આવી નથી ને દ્રષ્ટિમાં એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નવીન છું ત્યાં સુધી એ જાગૃતિ પુરુષાર્થને લેવું પડે બધાને જોડે અહીંયા ફરીએ કરીએ બધા કેટલો આપણને ઉપકાર કરે કે આપણે ઉપકાર એમના પર કરીએ અથડ્યા વગર સીધા થઈએ આપણે એટલે સાહેબ ચાલતા હતા સ્કૂટરથી પેડલ રોડથી નીકળ્યા થોડું અને જરા અને ચાલુ કરી બેસવા જતા હતા ને બેન પેલા પડ્યા શરૂ કરતા એટલે બહુ એ નતું થયું પડી બેઠા બચી ગયા સાહેબ બચને તો તમે શરૂ કરતા મળ્યા એટલે વિધિ કરી દાદા ને પ્રાર્થના કરી તત જ હોસ્પિટલ લઈ ગયા અને બહુ સારું થઈ ગયો તો બહુ ડરેખર એટલે આવું થઈ જાય વ્યવહારમાં આપણે બધાને થાય હા કંઈને કઈ રીતે થયા જ કરે ના થાય સોનર હે આપણને હવાજ ના આવે આ એ અનુભવનો હવાજ કહેવાય શું કહ્યું આપણા દરેકના વ્યવહારમાં ભલે એટલે આ આપણે આખા દિવસનો બધો રિવ્યૂ કરવો પડે થોડો જેવો થાય તેવો કે એકદમ કે સીએ પરીક્ષા પાસ થાય છે ઇઝીલી સીએ સાહેબને પૂછો ને હે માથા તો કરવી પડે છે ને હવે બીજું લઈએ આપણે અઠ્ઠાણુંમું સૂત્ર कोई दिवस क्षमा है नहीं उभरा याच करे जे कोई दिवस अंत नहीं क्षमा जाए सई जाए खुद खुलो ए पी निश्चय केवर स्वरूप थी जाए अने केवर ज्ञान कहू तो आखो व्यवहार पूरा तार विशुद्धि थी जाए तार रमज भी आया ना, को नाम રમેશ સાહેબ રમેશભાઈ સાહેબ ગાલા સાહેબ વડીલ બધાના નહિ ગુરુજી એમના ગ્રુપના ગુરુજી કઈ છે ત્યાં રેવાના તો કચ્છ માંથી એમ હમ હમ આ બહુ જબરસ્ત છે આખું ગ્રુપ બહુ પાવરફુલ છે ધંધા પાણી બધું કરે પણ સત્સંગનો ભાવ પહેલાં પહેલો છોડવાનું નહીં ચાલો આપણે નક્કી કરીએ બધા પાછા બધાને કહે એટલે મારે આમ છે એટલે છોડને આવો તો એ થઈ જશે કશું વાંધો નહીં યાર સત્સંગમાં જઈએ છીએ એમ બધું આખું પંદર એટલે આ તો બહુ મજાનું છે આ મહાત્માઓ માટે છે આ એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એ બે દ્રષ્ટિ આપણી નિશ્ચય દ્રષ્ટિ સાથે એ વ્યવહાર વ્યવ પૂરા નિશ્ચય દ્રષ્ટિ વ્યવહાર સમેત એકબીજાને સમાંતરે થઈ જાય સમાંતરે જેવી રીતે રેલવેના બે પાટા છે એવી સમાંતરે થવી જોઈએ અત્યાર નીચે છે તે શુદ્ધિ પામતી પામતી ઉર્ધ્વ થતી જતી જાય એ દ્રષ્ટિમાં એ વ્યવહાર રાખો એટલે કે વ્યવહાર એના સ્વભાવમાં આવતો જતો જાય શું કહ્યું વ્યવહાર એટલે શું કે પૂતગલનો વ્યવહાર પૂતગલનો વ્યવહાર શુદ્ધાત્માને વ્યવહાર શબ્દ લાગુ નથી પડતો युद्ध भगवान में जो है तो ते व्यवहार में शब्द ही नहीं भाषा बन नहीं कशी समझे ए आखी पूतगल विशुद्धि थे पूतगल एना स्वभाव में आखू परिणमत जत जाए जो विभाविकता है बदी निकलती करती स्वाभाविकता में आतकू थ नॉर्मल होत जत जाए ये व्यवहार कहवा आ महात्माओ मे आ सूत्र है अनुभव प्रमाण है आम अपने अपना आज्ञाधर्मे આપણે એકબીજાએ એકબીજા માટે આજ્ઞા એપ્લાય કરીને ખબરો છોક નહીં બધા એટલે કે અમારા નિમેશાનંદજી દીપકાનંદજીની ઉપર આજ્ઞા એપ્લાય કરીને અને દીપકાનંદજી પ્રદીપાનંદજી ઉપર એપ્લાય કરે એ બધા એકબીજાને એપ્લાય કરે ને બધા બહુ છીએ આપણે એપ્લાય એપ્લાય ક્યાં કરવાની ક્યાં કરવાની ભૂલનો જ જમાનો છે બધો પણ અમારી ભૂલ જલ્દી નીકળી જાય બાર કાપ નીકળી જાય ભૂલ નો અમે જાણીએ અસર છે ત્યાં સુધી કનુભાઈ પહોંચ્યો કેવું પડે મારે એને असर रहे तो समझी ले असर तो रहे मजा इमा, तो जाए शमन एटिंग शू क्धिना दूध एवं हो तो उकड़े ने તો ઉકરીને એટલું ઉકળતું જાય તો બહાર પડતું જાય તપેલીમાં બહુ ઓછું રહે એ દૂધ બરાબર ના કહેવાય હરખું દૂધ હોય ને તો ઉકર્યા પછી ઉભરો આવે ને પછી કહીને બીજી વખત મૂકો ને પછી ઉભરો સમાય થોડોક પહેલી વખત મોટો આવે પછી બીજી વખત જરા મૂકો પાછું ઓછું આવે તો ત્રીજી વખત બિલકુલ સમય જાય અને પછી મૂકત ઉકર્યા જ કરે એટલે ઊભરો સમાય અંદર બુદ્ધિનો ઊભરો કહેવાય છે શું બુદ્ધિનો બુદ્ધિ કોની તો કે શુદ્ધ આત્માની आहाँ। आहाँ। आहाँ। आहाँ। थी <laughs> थी कोई जो तारे के वाई में के वाई पुद्गलिक। पुद्गलिक छे तारे के पुद्गलिक मन बुद्धि पौद्गलिक छे परंतु चित्त एक वस्तु छे के पौद्गलिक आखो फ्लो छे फ्लो रुचि नो फ्लो छे रुचि समझ विचारकों बदा फिलॉसॉफरो खास कर थीलॉजिय बहु कहल फ्लॉ कह आजन विज्ञान कहते हैं कि हाँ आम छे आ वस्तु एट्ले गति सहायक तत्व है एने आटल सुधी पोचा है विचार में समझवाला इथरियल फ्लॉ कह कहीं हो तो आ मुवमेंट गति क्या हो नहीं तो हूँ चालू छाने गति ना कहवा પણ એ તત્વ છે ગતિ તત્વ છે એ ગતિ તત્વ એક સહાયક રીતે છે એટલે હું ચાલી શકું છું ગતિ તત્વ એની મેં તો પડી રહેલું છે આખું આખું આખા બ્રહ્માંડમાં એક જ છે અખંડ એવું સ્થિતિ છે ચાલું તો જો સ્થિતિ તત્વ ના હોય તો તે વખત એમાં આવી જવું અને તરત જ બેસી જવું પણ લાગ્યું અત્યારે થાક લાગેલો એવું કે છે પાછા ના એવું નથી આ તત્વો ક્યારે સમજાય એ બધા મૂળ તત્વ જેમ જેમ આપણું દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ આપણી સરખી થતી જતી જાય તેમ તેમાં બે જ તત્વો સમજાય મૂળ તો છ તત્વો છે ચેતન શુદ્ધાત્મા અને બીજા પાંચ તત્વો એ બીજા પાંચ તત્વોનો આખો વ્યવહાર છે આખો વ્યવહાર જ એમાં આવી છે સમજાયું એ તત્વો ધીમે ધીમે સમજાય આપણા અનુભવમાં ખ્યાલ આવે ને ત્યારે એ નિશ્ચય કેવળ સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ થાય ક્ષમાતો જાય બુલ બુધિ હમેશા બોલ સમજા સમજ હમેશા સમજ હમેશા સમ ને બુદ્ધિ ઉભરાવી દેશે वाद निसा में विवाद, करवा। निसा में विवाद करवा कुतर की हथे से। चर्ण चर्ण चर्ण से। की कूतर कहो वाद विवाद वा बध करे तो વાત કરાવે એની ઉપર વિવાદ કરાવે અને પાછું વિતનદા વાત થાય બાથંબા થઈ સમજ કુતરકી કુતરકી એ બધો તેઓનો સ્વભાવ છે આખો બધો તેઓનો સ્વભાવ એટલે કે બુદ્ધિ આમ અધ્યાત્મ માર્ગમાં એને ખોટી નથી કહી સાંખ્યામાં એને ખોટી નથી કહી અને તત્વ લીધી તત્વ સ્વરૂપે લીધી અને પચીસ પ્રકાર બતાવ્યા એમાં ઉહાપો મોટો બતાવ્યો ઉહાપો એટલે નિષ્પક્ષ ભાવે ચોટસ્થ ભાવે આપણે જ આપણા બુદ્ધિમાં જે કંઈ બુદ્ધિ આપણને બુદ્ધિથી આ છે આ નહીં આને આને બે થયા કરે છે એમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એવું આપોની થયા વિચારણા એમને મદદથી સમજાયું ને એ તત્વ કયું છે એને પચીસ પ્રકારે હોય ને એનો એટલે બુદ્ધિ ખોટી નથી પરંતુ એમાં એ વી પ્રકારની છે કે સમ પ્રકારની છે આટલું જ જોવાનું શું કહ્યું कलियुग्रकाश जो, जो माले नहीं बहुत मुश्किल है सीवाय के महात्माओं एट ज्ञान पम्या पीछे आज्ञाधर्म थी जीवन जाए तम एमने अंदर थी एना अंशों खीलता जता जाए ये कारण भाग में खीले छे नहीं तो એટલે બોક થવા માટે આવવાનું છે કે એવા તૈયાર થઈએ આપણે બાલેશાહે હમ કે બ્રહ્મા થોડા સર્જન કરે ના ના બ્રહ્મા ક્યારે સર્જન કરે કે હું બ્રહ્મ સ્વરૂપ છું ને હું બ્રહ્મ છું અહમ બ્રહ્માસ્મી બોલ્યાથી કોઈ બ્રહ્મ થઈ શકે નહીં હું આત્મા છું બોલે આખી જિંદગી કેશું કરે નહીં પુણ્ય બંધાય પુણ્ય બંધાય જરૂર કારણ કે આત્મા અને બ્રહ્મ માટે એ પોતે શબ્દથી આટલું એનું ઉચ્ચારણ થાય છે ખોટું બહુ પરંતુ પ્રાપ્તિ પ્રાપ્તિ બહુ મુખ્ય છે એ તો બધા સામાન્યપણે બધાને ખ્યાલ છે જ એટલે આ બુદ્ધિ સમ્યક બુદ્ધિ એ આપણને હંમેશા આ કળિયુગમાં ગમે તેવા અહિત સંજોગો આવે અહિત કરનારા આપણને એમાં આપણું અહિત નહીં થવા દે એ પ્રકારે રાખશે આપણને अने बदा ने जम जेम जितेवलप थे होशो ए निश्चाई, निश्चाई। शरी काम करें अंदर एट शरीर व्यवहार चलाव बुद्धि जरूर है बुद्धि एनों निश्चय नक्की कर कोईपण डिशीजन लैने कोई कार्य में आ जाक्शन है निश्चय निश्चय बालाजी साहब डिशीजन इमीजिएटली कारण के जीवत शरीर है श्वास चले तारी बुद्धि काम करे બધી કામ કરે એટલે ડિસિઝન લેવું એ તે હવે ડિસિઝન શબ્દ પર આખું વર્લ્ડ આ કે એટલું બધું ફરક છે ડિસિઝન પાવર ઉપર સમજાયું ને એટલે આ અક્રમ વિજ્ઞાનથી આપણે આ બધું જો સમજાવાય સારી રીતે તો વ્યવહારમાં પણ ઘણા બહુ સુખ અને સારી સમજ મળી એમ છે ઘણી મળે એવી મહેતા સાહેબ મળે ને બહુ સારી કારણ કે આ નક્કી કરવું કે ના કરવું એમ જ મુશ્કેલી જ બધી આ ડિસિઝન પાવર માટે આજે હું આટલું મોટું ભૌતિક વિજ્ઞાન વિકાસ પામ્યું છે આ વેપાર ધર્મ કેટલો બધો વિકાસ પામ્યો છે વેપાર ધર્મ પણ લંગડાતો જાય છે બધો બધું લંગડાય છે આ વિજ્ઞાને લંગડાય છે અને ધર્મય લંગડાય છે વેપાર વેપાર લંગડાય છે કારણ કે ધર્મની ધર્મનો અભાવ છે ધર્મનો અભાવ શું તો કે એ રાઈટ અંડરસ્ટેન્ડિંગ બેલેન્સ્ડ અંડરસ્ટેન્ડિંગ રાઈટ તો નહીં પણ બેલેન્સ્ડ અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ તો મહાત્માઓને હોય બેલે જેમ જેમ સાંભળીયેડ બેસે ફીટ થાય આપણામાં એટલે આપણી બુદ્ધિમાં સમ્યકતાના અંશો આવે સમ્યકતાના અંશો ખુલતા જતા જાય એ બુદ્ધિના લેવલે છે આખું ખ્યાલ આવ્યો સમ્યકતાના એ બધી વ્યવહારમાં જ્ઞાન બૌદ્ધ કહેવાય છે પણ જ્ઞાન વગેરે હોઈ શકે નહીં નહીં તો બુદ્ધિથી હોય છે પણ બુદ્ધિ કયા પ્રકારની છે એના પર આધાર રાખે છે એટલે કળા તો બધી મૂળ માર્ગમાં જ હોય જ્ઞાન સાથે જ અને આપણે મહાત્માઓની અંદર એ કળા જ કામ કરી રહી છે એ બહુ કળા આપણને આપણે આપણાથી બોધ બોધ બોધ સ્વરૂપ થતાં જતાં જઈએ એ બહુ જ કળા સાખી એટલે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ છે એ દ્રષ્ટિએ કરીને આપણા વ્યવહારમાં આપણને જે બોધ મળે વ્યવહારમાં કે અસમ્યકતામાંથી સમ્યકતામાં આવે એ પ્રકારનો બધી રીતે હા મનથી વાણીથી કાયાથી એ બધું આખું છે સમજ આપણને મળે દરેકને મળે આપણને અંદરથી પોતે આપણે જ આપણે બોધિત થઈએ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આ હેમાબહેન બોધિત થતી જતી જાય એટલે પ્રતિબોધ મળ્યા આપણને મૂળ તો બોધ મળ્યો છે શુદ્ધાત્માવિતા બા એટલે અંદરથી શુદ્ધાત્મા એ કરીને પ્રતિબોધ પમાતું જાય જવાય છે આવું બોલતા હતા સરસ બહુ સારું બોલ્યા શરૂઆતમાં કહું છું આગળ જઈએ સાહેબ नंबर निश्चय तो व्यवहार है तो ये भूसाई जायचय थी जवो जवल स्वरूप कर देव आप एक लक्ष्य निश्चय ने समेत हो निर्णय निश्चय व्यवहार थी ज जु ज पुसई जाए पाको जाए। थी जाए नॉर्मल थी गो प्यवहार वालों ઊંચો નીચો થતો એવું થાય એટલે કેવળ સ્વરૂપ કરી દેવાનું આપણું કેવળ સ્વરૂપ એ વ્યવહાર આપણે એ વ્યવહાર વ્યવહાર સ્વરૂપે છે આપણે રાખવું પુરુષાર્થી એને રાખવો પડે છે શું કહ્યું જ્યાં અસમ્યકતા છે તેમાં સમ્યકતા આવે શું કહ્યું એ આપણે એની આપણે કાળજી રાખ્યા કરવાની પ્રકાશ રાખ્યા કરવાનો બધી જ રીતે બધી જ રીતે વ્યવહાર તો એટલો બધો પહોળો છે હો હો હો હો પુષ્કળ વ્યવહાર મોટો છે હમ હજુ તો આપણું ચિત્ત પણ આપણે શુદ્ધાર્થમાંથી સ્ટેબલ રહેવા જઈએ ધ્યાનમાં બેસીએ ગમે તેમ કરીએ એ રહી શકે એવું નથી હજુ આ શરીરમાં ભરેમ આવ્યું છે તે એને ખાલી થવું જોઈએ ને નોર્મલ થઈ જવું જોઈએ સમ્યક હમ આ એકાગ્રન ધ્યાન ને સાધના બધું બેસે છે કેવી રીતે થઈ શકે બહુ મુશ્કેલ ખ્યાલ તમને વ્યવહાર એટલે મહાત્માઓને તો આ બાર કોઈને પકડાય નહીં આ તો દ્રષ્ટિ છે એટલે બધા મહાત્માઓને બહુ સારી રીતે બધાને પકડાઈ જાય વાત રમેશ બરોબર છે ભાઈ હા કઈ હોય તો કહેજે આગળ જઈએ સાહેબ બરોબર સાહેબ છેલ્લું સૂત્ર રહ્યું સાહેબ હરીશભાઈ સાહેબ અમે જાણીએ છે કે તમે ઘડી જુઓ છો <laughs> जगह शब्द आश्रित व्यवहार छे। समझ आगर कोई समझ એટલે નિશબ્દ રિયલ નિશ્ચય નિશ્ચયની જગ્યાએ પાકો નિશ્ચય સ્વરૂપ થઈ જ જાય જ્ઞાન સ્વરૂપ થઈ જ જાય એવું કહે છે એટલે આપણું લક્ષ્ય હોવું જોઈએ ને આપણે આજ્ઞાધર્મથી જીવીએ છીએ તો કંઈ લક્ષ તો હોવું જોઈએ ને આપણું આપણને દાદા ભગવાન તો છે જ એમની આરાધના બધું છે દાદા ભગવાન એટલે કે શુદ્ધાત્માનું પરમાત્મા દશાત્પદ છે સમજાયું એટલે આપણું લક્ષ તો હોવું જ જોઈએ ને વ્યવહારમાં બધું ખીલે સમજણ છે જ્ઞાન મળ્યા ત્યારે એને શબ્દ શુદ્ધાત્મા મળે છે એટલે પેલું પછી પ્રગતિ થાય છે મહાત્મા બધો ટાઈમ સારી એવી પ્રગતિ કરી દીધી છે સમજો સત્સંગ આ બધો થઈ શકે आप सहजा से दादा कहू बेवन सुधी बहुत करते रहते हैं આ સાહેબને કહ્યું છે આ બેનને તરુબેન બધા એને કહેલું છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું તરું છું નિશ્ચિત રીતે શુદ્ધાત્મા છું દાડામાં તારે થોડું બે ત્રણ વખતે ત્રણ વખત ડોઝ લેવાનો લઈ જ લેવાનો પંદર પંદર વખત એને જે કહેવું કહેતો ગોખવું જ ગોખવું પણ આટલું કરજે વ્યવહાર દ્રષ્ટિથી હું કનુ ગો છું નિશ્ચય શુદ્ધ આત્મા છું અને એમ કરતાં કરતાં ધીમે ધીમે હું શુદ્ધાત્મા છું વધારે રહ્યા કરે છે બહુ સારી વાત છે પણ શુદ્ધાત્માનું સ્વરૂપે પરિણામ પામે છે રાખવા દેશે આ વાત છે વ્યવહાર રાખવા દેશે એ બહુ મોટી વાત છે એટલે આ બે દ્રષ્ટિને સમાંતર રેતો ના શકે પરંતુ જરા સામાન્ય થાય એના માટે છે पर बाकी व्यवहार तो करवाज ना दे व्यवहार मुख्य आयो पाचो एटे कहू रिलेटिव व्यवहार म्यवहार की जगह शब्द आश्रित व्यवहार है आज्ञा स्वरूपे एटपण थी जाए शब्द आश्रित नहीं रहे सहजपणे थे अपन ने समझ से आप छेली समझ विकास थी थी ए स्टेज पोची जब कहू अपना शरीर थी शरीर ना व्यवहार शरीर आश्रित रो पार बहु फैलाई गो ના ના એટલા માટે સાધુ થવાનું કે આ પછી બહારથી આવે ખ્યાલ આવી ગયા બરોબર થઈ લો સાહેબ બસ આ થઈ ગયું હરીશભાઈ આ છેલ્લું કાગરિયું આવ્યું છે ઓનું છે જોઉં છું બેસ દાદા ભગવાન ના જે જે કરો જય સચ્ચિદાનંદ એમને વડીલ મહાત્મા ચંપકભાઈ પટેલ તથા વડીલ મહાત્મા તરૂબેન પટેલ તો આજે અજન્મજન્મ દિવસ છે આવ્યા છે તે તો આપની આજ્ઞા હોય તો તેઓ આપના આશીર્વાદ લેવા આવે આવો અને તમે તમારું આપણે જાહેર કરો હા ઉરખ્યા ઓરખ્યા તમને બે જય બંને આશીર્વાદ છે બેન જય સચિદાના આશીર્વાદ છે આજના દિવસના નિમંત્રકો ચંદ્રકાંતભાઈ અધવારિયુ ભરતભાઈ અને ધનજયભાઈ ભટ્ટ એમના પિતાશ્રી ની પુણ્યતિથિ નિમિત્તે જયશ્રીબેન પિયુષભાઈ પટેલ અક્ષય ના બોગેશભાઈ ગાંધી કરાવિક કમલેશભાઈ પટેલ ભાવિક અજન્મા જન્મ અને ચંદ્રકાંત પટેલ દિવસ જન્મ દિવસ તો ઠીક છે અજયભાઈ ઠક્કર ના નિવાસ મમતા સોસાયટીશ્વર્યા બિલ્ડિંગની સામે અને રવિવારે બે તારીખે પ્રાતવિધિ માર્ચ માં ચંદુભાઈ પટેલ ના સરદારનગર નિઝામપુરા જેનીંદુભાઈ ભાગ પડી ગયો શું કરશો મને લાગે છે કે આ પુણ્ય સારી છે એમની પણ નામ છે દાદાજી આપણે ભાદરણ વિપુલભાઈ ના માસા રમણીકભાઈ છોટાભાઈ પટેલ એ કાળી ચૌદશ દિવસે સમાધિ ને પામ્યા છે બે મિનિટ એમની આપણે આપણે રમણભાઈ ભાદરણના હતા બહુ જ્ઞાન જ્ઞાન સાથે અને બહુ સુંદર સારી રીતે સત્સંગમાં તેમના માટે આપણે બે મિનિટ બહુ રાખીએ કલ્યાણ માટે જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ બીજું કઈ છે હવે હવે આપણે જરા દાદાજી નો સત્સંગ હવે સીધો ચાર અને પાંચ કેલનપુરી જન્મજયંતિ નિમિત્તે રહેશે અને ત્યારબાદ અહીંયા જે પણ નક્કી કરવામાં આવશે જણાવવામાં આવશે મંગળ અને બુદ્ધ દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જ હવે આપણા કાર્યક્રમ ત્યાં રહેશે જય સચ્ચિદાનંદ દા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર દાદા ભગવાન ના અસિમ જય જય કાર હોદા દાદા ભગ તારા તું તું છું બોલે તું તું છું ને પાકો કરી લેવો પડશે દાદા ભગવાન ના અસિમ જય જય કાર વ્યવહાર દ્રષ્ટિનો વ્યવહાર કહીએ છીએ પછી જોજો દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો દા દા ભગવાન ના અસીમ જય જય કાર હો દામ જય દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જય કાર ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગવાનનાસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા અસીમ જય જય કાર દાદા અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જય કારમ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાનનાસીમ જય જયકાર હો દાદ દાદા ભગવાનના હસીમ જય જય કાર હો